જાનવરી છે જાનવરી છે પાછળ સાથે ખુલ્લી પાછળ એટલે એ તો સ્વયત ની બહુ સારું થયું કહ્યું આપણે આચાર્ય મારા નરેન્દ્રભાઈ આમ પ્રજા એવું લક્ષ્મી કીર્તિ ને વૃદ્ધ પર થયા ને પછી ભલે કીર્તિ ગમતી પત્રકાર ખુલ્લી દેખાય અને આપડે કોઈને લાભ માર્ગી કેવાનો અધિકાર એ શું આપડે અધિકાર એ તો આપડે સરકારી વાત જાણીએ ત્રણસો ત્રેસઠ પાખંડીઓ ત્રણસો ત્રેસઠ મત પાખંડીઓ ના વર્ણાવ્યા છે ત્રણસો ત્રેસઠ પાખંડીઓ ના મત વર્ણવ્યા છે ત્રણસો પાખંડીઓ ના મત વર્ણાવ્યા છે આનંદ થશે હા બધા બહુ કરીએ બધા મારા જાના મત બધા પાખંડી ને પાખંડી મજબી વાત બધી કયા બધું કયા બહુ ઊંચી જાત ના થાય એક બાજુ સફે એવો એવી વાસના થઈ બધી સફે વાસના જેટલી મજબૂત થઈ તપ મજબૂત હોય આપણી પાસે વાસના ના હોય તપ મજબૂત હોય પ્રધાન સંતોષ છે કે દ્રષ્ટિ રાખ બહુ થયા પછી અભિનિવેશ થઈ ગયા એ લોકોને સમજે છે ને અભિનિવેશન દ્રષ્ટિદ પડી ચાલો આપમા ક્યાં કરો વાત ક્યાં तो वर्तन इन्हें ही ट्रैजिक हो सके क्या ये इससे ट्रैजिक का हो रहा है जाने એક જવાબ એને આપી શકો પત્રકાર નો રાજદેશ થઈ તમે કેમ કઈ જવાબ આપીશું જવાબ તો આપી દુઓ માત્ર નાખો મગર ને ખોટું આપણી ભૂમિકા તૈયાર કરે ભૂમિક કોઈ બહાર ની અસર ન પડે ચાર જાણો ભૂમિ નથી અને આશ્મંત્રી વિચાર એવી જ લાગે છે જેને માન લીલા લક્ષ નહીં નહીં તૈયાર કરવાનું છે અને અત્યારે થાય એવું છે એને જોઈએ જોઈ નથી જોવાનું કેમ કેમ કરતા હવે કરોડ અવતારે ના કરોડ હતા છે મેરે બોધ પામે એવું આવે છે ને કે છે એટલે શું કે રહી સહી રહી સહી તરફ પ્રગટ થાય પોતાનું મગજ અવું ચાતું આમ ના હોવું જોઈએ આમ હોવું જોઈએ પણ કોક ને નાન છે મૂળમાંથી એ આગળ આપણા જ્ઞાન આધારથી આપણે વિધ્યાત્માથી કચો નહીં રહેવું કચો નહીં આ તો આપણે વિજ્ઞાન એવું કામ કાઢી નાખે છે પણ એને એના કહ્યા પ્રમાણે જો વિષયની વિવૃત્તિ થાય કારણ કે વિષય નો સ્વભાવ એવો કે એક જ વખત હોય ધારા હું થી ધ્યાન ન કરી શકે એમાં કોઈ પણ પ્રકાર એક જ્યાં થાય દૈનિક બધા ત્યાગ લઈને અંદાજી નો ધર્મ બને થાય કચાણી બળાત્ર થાય છે બળતરા થાય બળતરા લાખો માં થાય છે એનો સવાલ નથી બળતરા પૂછલ ને થાય છે છોકરા ને એક કાગળ વાંચે ની તો કાગળ વાંચતા એક ત્યાં દાદર છે કાલે દીપક દાદર લઈ ગયો દીપક કાગળ માથે ની કોઈ કંઈ નથી આપડે કસાય ની બળતરા નું વર્ણન માણસ મરવું પસંદ કરે મરવાની કિંમત જ નથી અને આ જ કર્યું છે બીજું અનંતરતા થી આ જ કરવી છે કરી છે એટલે કે વિષય બળતરા કચાની બળતરા મરણ કરતા હોય વધારે મરણ તો સ્વાભાવિક સમજદાર ને એ શોધે પાછે એન્ટ્રી આપતો નથી બાજુ લાખ રૂપિયા હોય બધા પ્રસંગ હોય તો લાખ રૂપિયા જતા આપણે કેટલા માટે આ બહાર ને પામત આપણે અસ્ત્ર વિજ્ઞાન ચાર રૂપિયા કેમ છું છે બહુ ઊંચો માર્ગ પકડ્યો છે નહીં તો આમાંથી કોઈ ધર્મ જ ના પાછું પણ સ્વામી અમુક ઝૂપડાલારિયા દારૂ વારા વિષય થી ટાઈમ ગળા સુધી ધ્યાન ફીટ થઈ શકે નાનો છોકરા લખે એવું બધું બધા બેગ હોય સરસ પડે વિષય તો અંદર વિષય તો પાછળ હતા કુલ્લી પાછળ આગળના રૂપિયો એકત્રો વાત રૂપિયા વિષય ની સમક્ષ કરે છે એ લોકોને ધર્મ ગણાય જ નહીં જયારે અનુભવ આવે છે ભલે માર્ગે એક માર્ગ છે ને એમ બહુ હોય જેટલી વાસના આવી છે એટલી સપ વધારે થાય છે કરે છે મળે છે એટલે મળે છે ને ખોટ એટલી બધી જાય તપ ના કરે એટલે તપ કરે છે સંગ્રહ બળ ના હોય કશું ના હોય તપસી કરી શકે વાસના વાર સંઘર્ષ બળ ના હોય શક્તિ ના હોય શારીરિક શક્તિ તો ખલાસ થઈ ગઈ હોય ને આની તો તો તબિયત તો કરે કરે આઈન કે તરત માં આવે ને ના તો મોસર કાળે લેકિયો ઉમર થાય તો એક બાજુ આ સંતાઈ દેવાનો આ તો બસ કસ કરેલો એક માનો તો મતલબ જ છે કે આ તો જ ના દે હા ગર્ભ માને કે સુખ માને This is a good effort. I love you, Amman, because it is a good effort. પેલા સાહેબ રસનામો શાસ્ત્રો ચોખ્ખું ખાલી ફાયદો ના થાય કેમ છે પણ તેનો અર્થ એવો નથી કે ઉપાદાન લાગે છે ઉપાદાન નિમિત્તે ના હોય તો લોકો અસ્તલવાળું નાખે સાહેબ સાહેબ તમે ઈશ્વર સોલગરો બંધાઈ બેઠા છો આ બધું તમારું શું કામ અમારે હું મળે કે તમારું શું કામ મારે છે પુસ્તકો એમ કે ગુરુ થી પણ ના થાય ને ગુરુ વગર પણ ના થાય ગુરુ થી પણ થાય ગુરુ વગર પણ ના થાય ના એવું કેંધી સ્વામી એવું કે છે કે ગુરુ થી પણ ના થાય ને ગુરુ વગર પણ ના થાય ગુરુ થી પણ ના થાય ના થાય હકીકત વાત છે મારી થયું તો પોતાનું ઉપાદન જાગ્રત હોય તે પેલો કે મારે ગુરુ વગર થયું કે વાત છે એવું કે છે નિમિત્ત ઉપાદન કેટલા બધા જાગ્રત હોય છે થાય કેવી રીતે ઉપાદાન આ તો બધું ઉપાદાન જાગૃત નો અર્થ સીધો છે આ લોકો સમજતા પડે આ તો નિયમિત કહ્યુંંકરો કહ્યુંમિત્ત નિમિત્ત નિમિત્ત શાસ્ત્રો નિમિત સદગુરુ નિમે ધર્મ નિમિત્ત બધા ઉપાદાન થશે જાગ્રસ્ત થશે નિમિત્ત બહુ ઘટે નિમિત્ત બહુ ઉપકારી છે હવે નિમિત્ત બહુ ઉપકારી છે તેનો અર્થ અવરો થવા માંડ્યો આ વાત ઉડાડી લીધેલી લોકો ખરી રીતે રાત્રો નિમિત્તો મંદિરો નિમિત્તો ધન ગુરુ દેવ ગુરુ ધન નિમિત્તો આ બધું નિમિત્ત છે દીવો પ્રગટ રહે ઉપાદાન લાખ વર્ષ જી ને એ બધું હોય ને પણ કશું હોય અરે એવું ગાંધી સ્વામી કે આપડે એમ કહી શકીએ ના તો કારણ ઓછો વાન માર્ગ તો છે ના જ્યાં કસાય ની પોષણા ના હોય પીસો એની પોષણા ના હોય અને વાણ માર્ગ કેમ કેવાય જ્યાં કસાય થી પોષણા વિતરાગ શાસન નહીં ગયું ત્યાં ક્રોધમાન માયા લોકાર કરવાનું વાર ના રાખે એક ક્યાંથી ખબર છે આપેલ ચાલુ ને બઉ કામ કરી નાખે અંશ થઈ ગયું બઉ થઈ ગયું એ તો અંશ નકલી ચીજ વધી જાય સુગંધી મી કરવી પડશે સુગંધી હા કોઈ જગ્યાએ દુગંધી ના આવ એમનામ સુગંધી છે બન્યું નથી આ કલયુગ માં બનવા પામે છે ત્યારે મારી પાસેથી નવી જાત નું સર્જન છે એવું નક્કી નક્કી જ છે મારી કલ્પના માં નહી કે અત્યારે ભ્રમચારી ત્યાગ વાવ એના હિસાબે ખ્યા થઈ જવાનું આ ખેઠાનું છે સરખાનું સર કેવી રીતે ભરત નામાં દાદા નું વચન બળ એટલું સુંદર છે એ લોકો નું સરસ વતન બળ બઉ કામ કર્યું વચન બળ જ કામ કર્યું કાગળ જોઈ ગમચાઈ ના શકે કઈ રાત ના હોય થાય નઈ મળે નઈ કઈક લઈ જતો અમે તો આગળ કલ્પી નથી કે અમારે આવું જોઈએ છે આ શું વાંધી પેલા ગીરીશ ને કેટલા વખત તાઇ તાય કર્યો પાંચસો પાંચસો પાંચસો પેલા ચાર વર્ષ થઈ રહ્યો ચાર ચે ને આઠ દિના આગુ પછી અગા થશે એનું મળ્યું લોકો આના દર્શન કરવા અતાર બચારા એના ગયા દેખાય દેખાય છે શું કે અમે તો આવાજ છીએ અમે આવાજ છીએ તેવા અમે આવા તમારે કરું કરો સામે તમારે ઘરે દાદા દાદા ફિકર દાદા મેડ્યો જોડતા લઈ ને આવેલા મે તે ડાળો કાઢવો મુશ્કેલ પડી જાય અમારે કે સમજાય નહોતું કે હું આને કરતા કરેલા પુરુષ તો ડંધા પર વાળા ડાયોમાં દેવારમાં સંપૂર્ણ હે હમ સવાયા દેવા પણ દે આઈ દે છે મિત્ર સાફ આ બધું કામદાન ક્વોલિટી બધા ભેગા ને યાદરી પચી માણું ગયેલું લીધું દાદા કેટલા વાના નો માલ છે બરોબર બધું લોકો છે ને આધુ છે અમને ના આવડી પડે અમે તમે પણ અત્યારના ગજા પ્રમાણે અત્યારે જોયેલું ઘણું આવવું જ ને આવું જે તે વસ્તુ પત્રકારે બે દાડા હું શું કહ્યું મને બે દાદા થોડું લખીશ પછી વધારે લખીશું થોડું લખવાનું સમજ લાગશે થોડું લખી થોડા પત્રકારે શું ખોડ કરી એ લોકોને રિસીવ કરવાની શક્તિ બહુ ઊંચી હોય છે ને રિસીવ કરવાની શક્તિ બઉ ઊંચી હોય એટલે પછી આપવાનું ત્રણ દિવસ સુધી ભક્તિ કે ધ્યાન બરોબર થઈ શકે છે એકાગ્રતા ની વાત કરે આત્મધ્યાન ની તો વાત જ ક્યાં રહી હા એટલે વસ્તુ સ્થિતિ મેં ક્યાં એનો ક્યાં પહોંચે આ તો આપડા મહાત્મા આપેલું છે તેમ જ નથી ના પણ એવું ગણું એવું રહે છે કે અક્રમ માં એનું કઈ મહત્વ છે જ નહીં એવો નથી તો અક્રમ માર સમજો જ નથી ને જો સમજો એને આપણું હોય ને મારે ફરી પોલીસ વાળ મારી સિગ્નલ કરાવે એમને આપડે જમેલા માસ ને આપણે જમવા ઉઠાવીએ બઉ શરમા એમને પણ શું કરે હાથ વિચાર કરે હજી કરે ઉલ્ટી થાય વિચારતા એટલે દાદા એવું નથી એ લોકોને સમજ વાત એ લોકોને આ જો સમજાય ને બરોબર તો મહાત્મા છે કેટલાક તો ઘણા સરસ રીતે પકડે છે પણ એ બરોબર વાત હજુ ફોડવાર મળી જ નથી શરૂઆતમાં ના પકડાય અને આ તો ડિસ્ચાર્જ કરું પછી હંમે કહેવાર જ ના હોય રીતના ડિસ્ચાર્જ કરે છે પોતાની ભાષામાં મને એવો અનુભવ છે કે આ બ્રમધિ થાય ત્યારે આવું ત્યાં નથી રહેતું થયું હોય ટચ પેલું સ્થુર નહીં પણ સૂક્ષ્મ માં પણ થયું હોય ને તો એ કેટલો વખત સુધી હલાવી નાખે છે ત્યારે પ્રસન્નતા ઉભી થાય શું થાય ખરાબ દ્રષ્ટિ વાળું મારું બોલવું કરે પુદાર માણસ છે એની દ્રષ્ટિ ખરાબ છે આમાં હાથમાં વિકરાટ છે તે સમજી શકે બધું સમજી શકે એમ છે સમજાવું એટલી શાક થઈ પછી વિચારે તો સુ જાય ના વાત કરી આડમર વિશ્વતાનો કમળ એ પણ નથી ત્યાંને બે ગરામ પરીક્ષા કરી તો આટલા દાડા ઘોળી રહે છે આલે પડને તેલ ગજક છે એને આટમો પેપર કઈ જાઉં હતો તો કેતા છે ને તું બોલ પર નીકળ છે ના કે પક્ષપાત લાગ બે વખત ખુબ લાગે બહાર મુકે નહીં મળે ભગવાન કોણ છે આપડા માથા કોઈ ના બોલે ખૂબી બહુ છે પરીક્ષા જ નહીં ને બેઠા પાસ છે શું લખે પછી ચોપડી ગયા મળશે બધું કાળી રાખી છે દેશ નીકળતો જ નથી નરેન્દ્ર દેવેન્દ્ર દેવેન્દ્ર જીતેન્દ્રો <laughs> <laughs> <laughs> <laughs> <hlas> <hlas> <hlas> સાહેબ ગાણી નાખે વિતરાગ વિજ્ઞાન કેવું છે કે જો પચું ના બાળક એટલું બકડી દેવું દેખાય મિત્રાગ એકદાન એનએમસી જેવું તૈયાર થઈ જશે પ્રસાદ થઈ જશે એટલે આવી જાય અને ગામ સાથે 21-11 મન કાચ્યા મન ના માણસો છે એવું તાદર્શ્ય તો ચોપડી માથે કદાચ એમાં રહેશે પરમાત્મા એટલે આમ આગળ વધતું અટકી જાય બધું માર્ગ સરળ છે હશે પોતા પણ ગયું દાદા પણ કશું કરવાનું જ નથી આ માંથી આતા જો માંથી આતા જો મૂકી દેવાનું છે વેપાર બધું બહુ બહુ કરે છે પણ અહીં નથી આવે શાંતિરાગ બેન તો પુરસ્કાર થઈ છે અને પાછી ખોટ્યા બહુ નથી પાછી ખોટ્યા બહુ નથી તમારે તો પાછી નથી ને બહુ પુરસ્કાર છે